ખરેખર રમેશભાઈ જે ખાતરી છે આ જાગ માંથી સાધુ શું કોઈ નીકળી શકે રાત નહીં સાંસારિક અનુભવીએ ને બીમારી છે લડાઈ છે ઝઘડા છે એ બધું અનુભવી જ છે અને કંટાઈ જઈએ કેટલીક વાર અને એમ પણ થાય કે આ સંસાર થોડી જાય ચાલી જાય પણ જઈએ કે આવે નામ શાંતિ એટલે શાંતિ રાખી પ્રકાર થાય નઈ છોકર ના થાય ને પોતે સુખી બીજા દુઃખ દે દુખિયા લોકો મને ફરે દુનિયામાં કોઈ પૂછતા નહીં બાપો જ નહીં બાપો ઘણા બધા કોઈ બાપો ઉપરી છે વગર ગામે ઉપરી ના હોય ઉપરી આપડે કહી આ સાહેબ આ ઉપરીયા ઉપરિયા અરે ઉપરી તો કેવાર પૂરતા પૂરતા કોઈ ઉપરી ભગવાન ઉપરી ગામડા ના છે આ ફરા છે કોઈ ઉપરી નથી તારી ભૂલો ઉપરી છે સારી ભૂલ્યો ભૂલો થાય ખરા સત્ય એના તો માર પડે જ નહીં સત્ય નહી માર પડે સત્ય છે નહી સત્ય વ્યવહારિક પૂછે <Tribus> um <das quartan,"��atsa, tribus> <ne> <tribus> <tribus> આપડે મોક્ષ મોક્ષ કરીએ મોક્ષમાં સામાજિક રીતે બંધન ના પર છે બિલકુલ કઈ ખબર નથી પર એવું લાગે ઘરમાં કોઈ ટપકો આપે ત્યારે બીક લાગે ખરી ઘેર થી ખોટું થઈ ગયું હોય તો સરકાર પર બીક લાગે ને એ બધી બંધન આ બંધ માથું દુખતું હોય તો બહાર નીકળીને બેઠાય ભોગવવું પડે ને ભોગવવું ચિંતા થાય બઉ ગમે શું દવા ટોકડો છે હજુલેમ ઉભો થાય છે ને તમારો શું નામ છે પ્રહલાદભાઈ પ્રહલાદભાઈ તમારો તમે બંધાઈ લાવો શું છે અજ્ઞાન અજ્ઞાન ના દોરડા થી બંધાઈ અજ્ઞાન ના લાયરો થી બંધાયેલા ક્રિયા જોવાની નહી ક્રિયા ને લેવા દેવાના મોક્ષ અંદર સ્વભાવ છે બાહ્ય સ્વભાવ નથી કારણ કે બે વસ્તુ જુદી તમે જુદા ને પ્રહલાદ જુદા બે જુદા છો પણ એ તમને ખબર નથી થાય હવે જયારે જુદા પડો ત્યારે તમારે કશું કરવાનું નહી પ્રહલાદ કર્યા કરેલા પડે નઈ દુઃખ નો અભાવ દુઃખ ના હારે દુઃખ તો કોઈને ગમે જ નહીં જીવડે નહિ ના ગમે એટલે જ આ જગત આખું દુઃખ માં છે નથી આ તો બધું પ્રહલાદ ખાય છે તમાર મનમાં માણસ એમ ન ખાધો એ રોંગ બિલીફ ખાય છે પ્રહલાદ સંદાસ તમે વગર આ જ્ઞાન જાણવાની ઈચ્છા થાય છે માણસે એક લાખ છે માણસે એક લાખ છે દેવ લોકો એમ નથી અમારા મામારા કાકા થાય બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ કુદરત ના નિયમથી બુદ્ધિ નો દુરુપયોગ કરી વિકલ્પ જાળો ઊભી કરી એ જાળમાં જ નથી ફસે આ બધી વિકલ્પ પોતે હતો તે વિકલ્પી થઈ ગયો શું થાય તમે કાયમ ગણતા હતા બધું આ સસરા કાયમ ના ટેમ્પરમેન્ટ છે ના કરે હા તો ફાયા નું ફાવે તો ના ફાવે તારે એ બધું શું કરે કોર્ટ માં ભૈરી ભાઈ તેની ક્યાંય મારા ડ્રાઈવર નહીં લગ્ન નહીં વરવાડિયો નહીં પાણી નહીં મકાન નહીં એમને છોડી નાખી જાય તો ખરી પણ તેને કશું વાત કર કારણ કે કાયદેસર છે ભગવાન ના લો માં રહે છે બીજી કરી નથી શું લાગે છે ના માયાનું બંધન માયાનું બંધન તો આ એકલા મનુષ્યો છે એ તો દુનિયાદારી બંધન છે એમને તો શું છે છોકરા ને ખાવાના છે આપડે મમતા ભારે છે મારા છોકરા છોકરા ખાશે એટલા માટે ગાય ને એવું હોય આપડે તો મરી જાય તો રડે ના રડે અને એમનામાં પાયણાવાની ચિંતા નહીં રાડવાની ચિંતા નહીં કશું જ ચિંતા નહી પાડે બધું જ થાય કુદરતી ગાયો બેસે ને આવું દુઃખ નહી ચિંતા બિનતા એને ભૂખ નું દુઃખ કે ભૂખ લાગે તેનું દુઃખ જરા જલ્દી ના મળે તો આવી ચિંતા બધું મારું માય બધો પરિગ્રહ છે જેટલો પરિગ્રહ ઉચકાય એટલો રાખવો કેટલું બાર બંગલા બધું બાર નો પછી વિરોધ ભરવો પડે ના કરવી પડે આવડાવ હા એતો હોય તો વધારે ચાલો જો ને જેમાં પૈસા નહી કરાભિયા આવડાવે એમાં ટેક્સ વેક્સ ભરવા નહીં તેના સોબિયા રાખે છે આપે એ મોક્ષ એવું છે